કાજે કોરયો ઉપર છે મે કુ મને નકે બેજ જાય તો આવો આ સાવ હે કથાય છે લાગે છે દા આ બદર એટલે પીલો મતલબ બીજા બજાર છે એમ નહીં કોઈ બેસીડી શકે ને ઓ એટલા માટે હા પકડ જા દાદાજી લાગી નહી હા મને એમ કે બાહુજી નીચે આવે છે રાત્રે <Sles> <Sles> <Sles> <I. Sles> <Sles> <Sles> <Sles> <Sles> 5:00 Beirut 9:35 So when the sofa goes there come here so you you traveling from here my like 8:00 clock my car and you are there with me my jacket બી અવર ઇઝ પ્રિન્સીપલ્ડ ટાઈમ ટુ ગેટ રિલીઝ ફ્રોમ ધ ગ્રીપ ઓફ ટાઈમ ટોટલ રિલીઝ ફૂડ નોટ લાઈક ટોટલ Freedom, from the grip of time. Who does not like? Tell me one. Ten duja dharo. The aggras are below. Who does not like total release from the grip of time? Nobody Everybody. Does, nobody, does, nobody likes. Likes. Everybody, Everybody likes. would like to enter time time is not gripless we have gripped the time <laughs> that is why religion is much more better required from the grip of time that is apparently will is believed to be the time is gripless no the world is world is upside down and wools up so i gets right side up there for single knit and single relieved one no? i yes right side up i gets right and up the single gets freed the single gets freed senior so understands the freedom from time they are lot of doctor they are our satma satma baji mein to hamari paanu amne theekanu pad nahi tu jo je charcha ab how do you let you enter into this ring something you <laughs> are <laughs> a kujal se bol ભૂપેન્દ્ર ઓગઈ થઈ જશો વેરી ગુડ વેરી ગુડ સારું કર્યું દાદા એક કૃપા ને વિનંતી છે સમય નું રિલેટી આખું એક્સપ્રેક્ટ્ર સ્વરૂપે આપણા હાથમાં નહીં આવે એક્સપ્રેક્ટ બાય અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં સુધી આપણું ફ્રીડમ ફ્રોમ ટાઈમ સ્વરૂપ સમયસાર સ્વરૂપ આપણી હમજણમાં ન આવે એવું એનો મતલબ ભૂતગળની સમજણ ઇન ટોટાલિટી is the essence of getting freedom from time what do you say sir it seems correct but in totality how do you understand but shailesh says it does not seem to be correct no nah, it is correct <coughs> what did i say repeat to udgal no apana pura pura samjhan pare dot અને મેં ટાઈમ થી મુક્ત થઈ ગઈ ફ્રી ફ્રી ફ્રોમ ટાઈમ એટલે ટાઈમ આપણો ફ્રી થાય કે આપની ટાઈમ થી ફ્રી થઈએ મિચ્યુલ બીકન પુટ ગોટ સોચ સિમ્પલ અריתમેટિક એન્ડ સોલ્યુશન એમ્પીરિકલ સોલ્યુશન સો સિમ્પલ so why science is get entangled into so many complex things why the goal is money <laughs> <laughs> <laughs> the end goal is money is the scientist no goal of money nahi hota ye log develop kar pay businessman enter karta hai money chale ye log the sodkal mat hoye log ha scientist utti kya money paisa banse nahi પૈસા બનારા હોશિયાર હોય છે ટેમ્પામાં બનાવ્યું સામે ના કિનારે છે આ ઘર કોઈનું ના એવું મોટું એન્શન છે ચલો તમે આટલા છો આનંદ થયો મને વસંતભાઈ કહ્યું કે મહાત્માઓ છે આટલા છે ત્રણ વાગે ના પછી ના જઈ હા તો ઉપર જવું છે વાગરા માં જવું છે વાદળા <laughs> છે <laughs> <laughs> સર પેલી ખુરશી લો તમારા ગુજી ક્યાં ગયા બઉ મજાના છે આપડે આડાઈ ગમતી હતી ને એટલે આપણે આડા થઈ ગયેલા એટલે બુદ્ધિ આડી નથી થઈ આપડે આડા થઈ ગયા બુદ્ધિ અહીંયા આવી પડ્યા કઈ કાચી માયા થોડી છે કાચી માયા છે પાકી છે બધે પાછીમાં એટલે મહાત્મા આવે તારે આનંદ આવે છે જીવન જીવવા જેવું લાગે બધા એટલે પિયુષ તું આવું વાત કરજણ નો કોંગ ખાવ છે ગામ નો તમે કેનેડા ને શું છે તમારું કોણ ના મોટી બેન મોટી બેન અચ્છા અચ્છા મોટી બેન તો થઈ જાય કઈ કઈ જગ્યાએ સવાના છોટા છે સવાના જોયા છે અચ્છા તો એ તો કોસ્ટ ઉપર આવ્યું ને મોટી છે અહીંયા બેસાક ચા બેન ચાડા આમ જો ઓ બાર દાદા પ્રભુ આપણને દાદા એ આ વિજ્ઞાન ની સમજ આપી છે આપણને એકબીજા જોડે એટલા અભેદ કર્યા છે મહાત્મા હમ ભૂતગર જુદા જુદા છતાં આપણી સમજણમાં અમે ઈન્ડિયા આવીએ તમે અહીંયા ગમે અમેરિકાના ખૂણામાં તો એ બધા લાગે હરીશભાઈ ના લાગે હે તમારા મનનને તમારાથી જુદા લાગે કંઈ તમે ઈન્ડિયા રહો તો હા અને તમારી પેલી કુલી બહુ મોટી થઈ ગઈ ઉસકા એવી છે ના હવે નથી કેરેસ્ટ ગેમે કે કુછેલા તો કરે મોટો થઈ ગઈ છે ને ડોક્ટર સાહેબ કુલી માં આખી લાઇફ મે કામ કર્યું છે બંધ હુમ જા બહુ છે તમે મને કિરીટ કુમાર પક્કા કૃષ્ણ ભગવાન જોડે તોડી કમ ઇન ફ્રેન્ડશીપ જો કે પાછળ રોકે તમે કે તે તમાર મન નસ્તી થઈ ગઈ કે કેમ જોડે અમારે સંજે છે ચોય ઇતરે કોઈ જીપે મોતા ના જાઉં જો પાછળ હા ચા ચા ચા ચા દે દે મે ના જા ચા ચા હ તું ઓલવેઝ મૂવિંગ ઇન અ સ્ટેબલ પાછળ હા મોત આ જન ગાડીયા પાછળ કોણ oh, <laughs> <laughs> <khacho kodeo> <laughs> એના પપ્પા ની આ માનિતી કેટલા વર્ષથી કઈ આગળ લઈ ગયા તા એના પપ્પા મને કે અને દિસ દેહીક લક આ લોડ ઇસ કોલ એની છોકરી હતી اتنا દિકરા ન દેખરી કુ આખો ફેમિલી છે એની એટલે એની હટカスタમને નમસ્તે કીતીલા છે મારી જોડે કોણ જડે મને શું ઓરખી ગયો બોય તો જબરજસ્ત ત્યારે ઓ કેતો તો જટા કે તમે મર જારે બોલા તો ઇન્ડિયા આવી જવાનો બેટા વિશ્વાસ છે અ બીપીને જરા પહેલા એવો બોલતો કે આપણે બનાઈએ 19 વોલ્ટ વાળો મે વાત કરીતી પેલાને બહુ લીધી સેવા થઈ જાય પછી આપણે ખાલી ના કરીએ તો દિશા કેમનો ચોખ્ખો થયો થઈ રહ્યો છે અને પ્રકાશ તેને આટલો સાકાર આપે છે એવો ડાયો છે કે અક્ષય બોલતો નથી આની આગળ એમના ગુરુજી પ્રકાશ આપણે મર્યાદા યાદ છે બિઝનેસ તો છે ખબર નહી જી સર છોડી પાઈ ગયા હા છો છો કે પાછો ચાલ જા જદા કે કાલે નાટક તમે મિસ કર્યું હમ આ કે જે કો છો તો સરખી થાકી ગઈ ના ના કે હળવાડ વગેરે પડ્યા નથી આજે આપના નમું નામ બધા મહાત્માઓ સુકે છે ડાયરેકશન અસીમ તો અહીંયા જ સેકરેટ અહીંયાનું કામ જ એટલે આ પેલી મેરીયટ કોટિયા બને છે ને પ્રોજેક્ટ મેનેજર કે કન્સ્ટ્રક્શન મેસેજ એના વિજે તો હોલ મલે લોપને હા છોકરાઓ આજના છોકરાઓ જુઓ સાહેબ એ તો ત્રણ જણા શૈલીસ કેસે મારું ના ચાલે પણ એનું ચાલ્યું તો કોઈને આપે નહીં આજા ડાલવ છકઈ કોઈને આપે નહીં પણ અમને ખાતરી આપી કે મેં થ્રુઆઉટ રીટન ક્લીન રાખશું થ્રુઆઉટ અને ગોંજીલ હેન્ડઓવર પણ બધાય એપ્રીશિયેટ કરે પેલી લેડી શું કહેતી હતી મહાત્મા इद्दा, સાથે સારું નથી અને અંદર ગુડ રહેવું એ સારું નહીં અરે શું કહો છો પોણી આવડે પોળું આપડે અનિલ હા અનિલ અનિલ અરે આ તો એનું નામ તો મજાનું પેલા સરદારજી કેમ છે હોટેલ વાળા ફ્રેન્ડ હજુ છે ને ત્યાં આગળ કેટલા વખત બોલ્યા છે રશ્મિ ના ફાધર ને પણ મેસતો નતો બઉ ચોખ્ખો માણસો ફેમિલી બે આખું ત્યાં નાઇજીરિયા કાનોમાં સત્સંગ એના ઘર જ ચાલ્યા કરે પણ બિચારો જે કરવા જાય ઊંધુ જ આપડી પછી નવી લીધી ત્યાં ક્યાં છે પછી એક કેન્દ્ર આવે ને તે બધી દીકરીઓ ભેગી છે બે <risa> <etina> <intunBye> શું નો બેક છે એ બાય ઘરે છે 15 દિવસ કે છે હા સામાખ્યાગસ એ અત્યારે સિદ્ધરસાઈના છે ખૂબ જ સર પાસ્ફીકલ દેવરલી હેલ્થ હોસ્પિટલ માં એટલે ત્યાં એ સેન્ટર છે હા પાહરેવા દરજીને 4 વર્ષથી છે એસે ઓર્થોપેડિક સર્જરી થાય ઓ સપોર્ટલી હવે બે મહિના પછી બીજો ગ્રુપ જોઈન કરે છે હોસ્પિટલ જોવાનું તો બરોબર છે એ તો મેડિકલ ચાલે તો હા પુનરાવર્તન ઓબમ કેટ શું છે આ તો રિલેશનશિપ ટુ હોપ ગેટ एवरीवन ઇઝ ઇટ ઇઝ નોન પ્રીમરી લેવલ કોમેટી ઇઝ ઇટ વર્કિંગ આ ઇટ ઇઝ વર્કિંગ પાર્ટલી ગણાય શું છે બીટવીન જે પીપલ છે બે યે તો પોલિટિકલ ડિફરન્સીસ બેટા નો નો પીપલ Who are working very hard and they're not qualifying for the મોદી મહિનાનો વર્ષમાં બાર રૂપિયા ભરેને તો લાખ કે બે લાખ નું ઇન્સ્યોરન્સ કર્યો એને અને લગભગ ઓલમોસ્ટી મિલિયન પ્લસ કે બધું કવર થશે અપ ટુ ટુ લેક્સ ટુ હંડ્રેડ એટલે સારું કહેવાય આપણી જોડે સ્ટ્રીમમાં હઈએ ને સ્ટ્રીમમાં ના રાખીએ કેવું જાતનું કેવાય પરંતુ એ તો આવું જ છે બોલડા નહી ગમે તે પકડી લેવાનો માત્ર આનંદ થયો બધા ચોક્કસ બરુ નામ દે મંજુબે મંજુબે ની પાના માસી માસી ઓ તારી માસી ઓ હું નીએ થરી માકર તો માસી વાલી હોય માયા છે શિલ તૂટે છે રીડ લાઇન માં રામા તને નામ બાજુ આ હું થઈ ગયો વે હવે રામી ની બાજુ જામી કેરોલીના સાઉથા હા છે કે તકી ડકે રાજી દાદા તમે ટકાઈ છે બાજુમાં તો ગાડી આવી હા બારે કાંઠે બિરાજ જો સામું તો બાયો યસ યસ યસ ને કંચી ને કંચી ને કંચી છે ને કંચી છે પરમાત્મા પ્રભુ પરમેશ્વર નહીં દાદા પ્રણામ પ્રણામ સદા દાદે આપ્યું ભાન નહીં છે બેભાનમાં બેભાન ભાનમાં દાદા દાદા એ શું કર્યું સારામાં સર્જનો જે લોકો ફેદમાં માને છે ટાઈમમાં મને એક વખત આવ્યું ફેદ છે બનતી બહુ સુંદર આખું અંકલો ટાઈમ એ મારા જોવામાં મને કોઈ મહાત્મા જ આપેલો આખો એમ જ હતો એમાં આપણા લાઈફની બધી ફેકલ્ટીઝ છે ને એમાં મેડિકલ ફેકલ્ટીઝ ખાસ કરીને મોટા મોટી સર્જરીઓ થાય આ બધું થાય એમાં અને અમુક સર્જન છે એમાં માનનારા કાળા અને અમુક જે બિલકુલ એકેડેમિક થિયોરિકલ અને ને સર્જનો એક્સપર્ટ્સ કે અમે એવું બધું નહીં લાગીએ અમને સર્જરી અમને અમે કોન્સન્ટ્રેટ કરવા દે એમ એવું એ પેલા માનનારા હોય ને એ કોઈ કહે કેવ ચર્ચ ગોટ એની બિશપ હુમ યુ બિલિવસ બંને ભીઝ તો હોય ને તો હિલિંગ ફેક્ટર એમાં ભારત માં <coughs> <coughs> <coughs> <coughs> So okay. Great. 산에 만두여 사타 강치에 비라조 오다다 왼쪽 라이즈 제 비라조 담배다 널 셀렉션 되는 거 에? 에 와서라서부터 에 여기는 네 죽어리 왼쪽 라이즈 અયો ઓ બસ આવો જોડાઓ ઓ આયા બસ ચાલી જા તારું ગરું હું છે તમારું દાદા તો ચંદ્રકાંત તો કે અહિયાં કંઠે દાદા ને બેસાડી દેજો એટલે બધું સરસ થઇ જશે કવિરાજ ની રચના થઈ ને આ કવિરાત ની રચના શરૂઆત થઈ હશે જો એને દા ભ્યા ને જે સરસ્વતી નો વાસ આ વાત થઈ પછી જે નીકળ્યું છે ફટફ એ ગુજરાત અને અંધારા કુટિરના નીકળ્યું છે એને જ્ઞાન મળ્યું એનો સ્વાદ અનુભવ કૃપા કેવાય આપણી પૂજગરની એક્ટિવિટીમાં મનથી મારી કે વ્યવહાર થી કોઈ પણ એક્ટિવિટી હોય એ એક્ટિવિટીમાં આપણે આપણને જાણીએ ખર આપણે આ થયું ખબર કેવી રીતે કેવી રીતે થઈ ગયું સમજાયું ને એ કૃપા કામ કરે છે બધી કૃપા એટલે કૃપા કેવી રીતે કામ કરે બધાના આપણા વ્યવહારોમાં અને જીવનમાં તેનું આપણા બધાને અનુભવ બધાને સ્વાદ તો દરેકને આપણે બતાવી ના શકાય કોઈને બધું પણ સ્વાદ દરેકને કૃપા પ્રસાદ ઈ એટલે અર્જુન ભગવાનને કહે છે દ્રષ્ટિ બોલે છે સમજી ભગવાન આપણને આપ શું ભગવાન આપણું પથ સમજી ગયો હવે આપણે સામાન્ય થઈ જાઓ જ્ઞાન વિશેષ થઈ ગયા ગભરી જશે ભગવાન એ ગાંઠે ના કોઈ સમજાયું કે નઈ સામાન્ય થઈ જાવ કે છે સારથી છું તો સામાન્ય થવું પડશે તારું રસ આપવું તો તારું રસ બારે નષ્ટો મોહ મોમ્યો કે હું અર્જુન પાંડવ પુત્ર વીર બણાવરી આ તે જરા અંજન સલાકા કરી ને ભગવાન જેમ છે તેમ દેખાઈ ગયા જયંત જેમ છે તેમ દેખાઈ ગયા સાહેબ તરફ અને જોયું કે આમ દેખાશે પછી અર્જુન તરીકે લડી નહીં શક્યા હોય આપડે મહાત્મા બધા વર્ષો પછી દુષ્ થઈ ગયો એટલા મને કહ્યું નષ્ટો મો પડદો મને ભગવાન સ્વરૂપે નતો દેખવા દેતો એ ઉડાય ઉડાય એને દર્શન મો ભગવાન સમજવા જોડ પાળ કર્યા કર્યા તો ભગવાન નથી પડતી આખી પ્રકૃતિ કેટલા બધા અધ્યાય ગયા એના ફાળે દવાખાના <laughs> મોકલેલી આજે એમનો અનુભવ છે આટલા બધા ક્યાં ક્યાં પેલા બ્રાઝિલિયન કરી આ લોકો જોડે થોડું મારે ખેંચવાનું કરવું પડ્યું અરે આપડે ખેંચી જાય જગ્યા છે બે જાય આ બાજુ આવતી ભગવાન પાણી કાઢવું પડશે નહીં એટલે આવું થયું તે નસ્તો મુખ કે છે અને સ્મૃતિ લોઢા અરે ઓ મારા ભગવાન સ્વરૂપને હું ભૂલી ગયો ભગવાન મે તું આ ગોળ મટોડ છે મુખ મહારાજ મહારાજ સ્વરૂપ ને પોતે ભગવ હું તને શું ખબર કે તું છું તો તને ખબર નથી એ તો ના ખબર ખબર પડી દીદી કબર પડી એ આ જીદઈ બધી છે ને તે આખો એ બધી આપણને શીખવાડે છે અને આખોને આપણે શીખવાડે કોણ ભણે આપણે આપણે શીખવાડે કોને શીખવાડે આખોને આપણે શીખવાડે આપણે જૂના ને જૂવાની જગ્યાએ જો સાદી ભાષામાં કહી છે આપણને બધાનો અનુભવ થાય પણ આ તો જયારે એ હોય ને બધા બને એમના માટે તૈયાર બાકી સાયન્સ તો સાયન્સ છે એના માટે કેટલી કરે છે છે, ને પરિવર્તન સમજવા માટે ચેન લાવનારું તત્વ હોય અને ચેન લાવનારું તત્વ જગત સ્વરૂપ એટલે આ નેચરલ નો લો સમજાતો નથી આખો કે આખું આ છ પ્રકારના વૃદ્ધિ એટલે એક્સપાન્ડિંગ કોન્ટ્રાકશન contracting subject to their nature che but ena permutations combinations six types na che ane maati periodoscope ma design na hoy ena karta badhay design che periodoscope to gani shakay nahi to shu keche madam periodoscope samjhe to hai to trikona એ? જગત છે ટુઅલ સ્ટેબિલિટી અપના મોશન ને અપના બે પેરેલ સાઇમલ્ટેનિયસલી એક સાથે ને સાથે છે પરંતુ ઓપરેશનલ પાર્ટ માં ચેન્જિંગ માં ચેન્જિંગ ફંક્શન માં મોશન આવે છે અને ચેન્જીસ પછી સ્ટેશનરી થવા માટે પછી હમ અને આખો બ્રહ્માંડ જે આપેલું છે તો પછી વોલ્ટ માં તો છે જે બિસ્પાર્ટન પાર્ટ છે બીજું મોન ઓર્લી કોલ સબસ્ટન્સ ઇઝ હોન પણ આપણે એનું એક્સપાન્સર સમજવા જોઈએ તો કોઈને સમજાય નહીં ફરીથી સમજાય પરંતુ એને એન્ડ છે એને લિમિટ છે કયું એની લિમિટ છે અગર લિમિટ ના હોય તો સિદ્ધાંતવ ગતિ હોય જ નહીં તો એનો જો લિમિટ બહાર આવી ગયો હે એટલે આપણો લિમિટલેસ બ્લીસ્ફુલ સ્ટેટ એક્ઝિસ્ટન્સ ઓફ સ્ટેટમેન્ટ ઓલવેઝ બી રિઝલ્ટ આઉટ કેમ હમ એન્ડ સ્પેસ ઇબિસ્કલ સ્પેસ છે સબસ્ટન્સ કૃડડટ કૃડડટ હમ બર ત્યાં પ્લસ શું છે ત્યાં અનડિસ્પેસ કે આધુનિક વિજ્ઞાન બને એક્સેપ્ટ કરે છે કે એનીગોસ સ્પેસ અને ઇન્ફાઇનાટલી એક્સપાન્સિંગ સ્પેસ એવું તો આધુનિક વિજ્ઞાન કહે છે અને એમાં આ લોકો જવાબ આપે છે ધ આર ટ્રાઈંગ ટુ સર્ચ ઇટ ઇઝ जस्ट લાઈક નાનપણ માં કેવું કેવું હતું આટલા જમા બધા आज बहुत करता थी। नहीं। और असी में थी। <laughs> नहीं। <laughs> नहीं। एक एक छे छे कितलाक कितलाक मने कित मने आज गमता तो સાયન્સ શું છે કે મને મળે કે ના મળે बना दीदा संकल्प वालों भाग एटे विकल्प न रूपक आम बढ़ू करे गमें आकर्षण करें विकर्षण करें दिक्कत मत होगी એટલે આત્માનિક મુક્તિ કઈ છે ઓરિજિનલ શક્તિ ઓપરેટિવ પાવર ફોર ધ હોલ વર્લ્ડ એ કલ્પ શક્તિ છે કલ્પ શક્તિ કલ્પવો શબ્દ બહુ મહત્વનો છે કલ્પ એટલે કે કોઈ શબ્દ ક્રિયા એક્ટિવિટી નો સૂચક છે ને મક્ષોચકલેસ મનિષા એટલે જગત ચાલી રહ્યું છે જે બેસવા પડે શું બધું જગતમાં મૃત્યુલોક પણ ખાસ કરીને મનુષ્યો માટે અને તે પણ ભારતવાસીઓ માટે ખાસ ભારતવાસી એક્સક્લુઝિવ નથી પરંતુ छे। भारत को है। तो को भारत जी अंदर रहना रा। सुप्रीम होने बदा रखी शक हो बारा आमने इते जन्मे मिले ते ते पारा जे कोई जगह निकली जाए जाए એટલે પછી આજ વસ્તુ બધી દેખાય છે એવું તો સમજાય છે આદમ શબ્દ બધા ધર્મો માં શાસ્ત્રોમાં સમજ હકીકત માં ભારત માંથી આવેલો શબ્દ છે આદિમ શબ્દ માંથી આવેલો આદમ છે આદિમ સંસ્કૃત ભાષા ઓરિજિનલ મનુષ્યોની ભાષા પહેલાં હતી અને તે ભારત ક્ષેત્રમાં હતી અને દેવનગરી લિપી કહે છે પરંતુ એ દેવોમાં જે એ જે સંજ્ઞા ભાષામાં સંસ્કૃત ભાષામાં વ્યવહાર ચાલે ને એ લોકોનો એ આપણે સ્પોકન નહીં સંસ્કૃતમાં એટલા માટે યજ્ઞો યાજ્ઞ આ બધું છે ને એ બધા હતું એટલે એ ભાષાએ કરીને દેવો સમજાય એવી ભાષાઓમાં એ દેવનું આહવાન પણ થતું હતું લીસન દી બતની દી એ મત પ્રકાર છે કારણ પરંતુ એ આહવાન કર્યા પછી એવા હોવા જોઈએ અમુક કલેક્શન એમેલ ના થાય એમેલ નહી થઈ શકે ગુલામનો શબ્દ બહુ મોટો છે સાહેબ એને સમજવા માટે તમે લાખ અખ જગતના શાસ્ત્રો છે તો કોઈ નિશાન દી શકે એ ઓસે પણ શબ્દ છે હમ શું કર તો શબ્દ ગુલામનો બંધ ગુલામનો બંધ ગુલામ લે liability given take a precautions given din kare take a take kare precautions so the bande different thaya ne given ne take kar dar aap te aunthi bano sambandh rakhe ye to sambandh hai hai daru मुझे भोजन भोजन नहीं चाहिए मुझे सूत खाना मजेदार चल रहा है सूत ने वह नहीं जी नहीं सकता था पर इस्लाम तो कहते ना खाओ भूखों को के भाई हम भी मीठ मीठ बदू खाइए पर ब्याज ना खवाए केसे तो कोई इंसान ना हो मतलब मेरे पिछले ने मान लिया जाओ जात जात बिन्न बिन्न है नहीं है जो भी इंसान जो लेवल दे है Hmm? children of the one center <coughs> children of the one center for 360 degrees 1 degree to 2 degree there are so many innumerable subdivisions when oh. <laughs> and then 1 degree can be crossed yeah bravo dada the cross up to 356 it touch 360 but time bar <coughs> present time is a barring factor to get stable at 360 it so body not that competency so atle behavior the 4 degrees this and he 360 the kevar darshan 360 kevar gyan 356 but drach After touching just three and six, and therefore he can, they can, he can seed, he can plant the seed of Kevajna, uh -huh. not serve. Uh -huh. Had it been 360? Can't be other 360. No use, absolutely of no use, for anybody. <laughs> Because one has resulted into totally, absolutely for one's own use. <laughs> that is perpetual in nature, that is blissful in nature. જુદા જુદા જુદા હોય બધા સમજે કારણ કે આપણે જોયે છે કે હું આખોથી જોવાનું સમજીએ છીએ પ્લસ માઇનસ ના બે તમે મને મેજમાંથી ક્લાસ સમજાવે છે અને એનો પ્રશ્ન એની પર છે જ એની પાસે તેને ચેન નથી કરતા આપણે વેરી ઇસ ધ સાયન્સ અન્ડરસ્ટેન્ડિંગ એસ ટુ ધ સાયન્સ પર સિપ્રીસેપ્ટ ઓફ સાયન્સ એ ઓલ્લે સિપ્રીસેપ્ટ ઓફ સાયન્સ આર કોલ મી એક્ચ્યુઅલ ધે કેન્ડ બી રિફિક્શનલ વોટ ડી યુ સે સર પરિશોટિંગ સર ઓલ એવરીબડી ઇન ધ રિલેટિવ ઓલસો ધીડ એક્સેપ્ટેડ science can can't be fictional but science can make to be a make be new fictional that what is happening today is fiction 20 freedom under the who can science fiction par me ko abhi the harshan under ha them aptitude what is that fantastic world fantastic world what is that world oh oh oh why મને નહી દેખાડ મજા આવશે क्या नीज ना અને એટલે એટલે કે અહીં પહોંચવાનું છે અને જે જરી કરવાની છે બસ એટલે লিমিટેડ પ્રાટો દે છે એડે লিমিટેડ ટાઈમ કારણ કે નહી તો અને આપણો ટાઈમમાં ના કરે અને જો અંદર રહ્યા ને એક ખરાસી ગયા એન્ટી એન્ટીજેન્સ મારી નાખે એને એન્ટી પડી ખરાસી એ પર બજાર છે આપકા બબ બતાવવા જેવું છે એટલે છે ને બતાવવા જેવું છે દાદાજી મારા હાર્ડ ડ્રાઈવમાં છે બઉ મજા આવશે કે ચાલે છે આપણી જોડે ભેટ પડ્યો છે એ તો આપણે દાદા જોડે આગળ આપણે જોઈ શકીએ નહીં દાદા એટલે એમનું પણ છે એમ પટેલ તરીકે બાળપણથી જીવે જાય તેમાં પણ છે એવી રીતે પછી એક રિઝલ્ટમાં આવી ગઈ એ દ્રષ્ટિ ઇન એવરી બોડીમાં વધારે જેમ છે તેમ જ દેખાય આપણે બધા અત્યારે આટલા સ્ટેજમાં આવી ના શકીએ स्टेट छे શું કયું ડાયરેક્ટ કોઈ જગ્યાએ એક્ટિવિટીમાં ભાગ ના લે પરંતુ એ પ્રેઝન્સ જ દેખાય છે એટલે કે હાજર વગર બહુ જ્યાર હાજર હમ હાજર વગર પણ હાજર હાજર પણ એ કમરું વિદાન નીકળી ગયું આ સહી જોડે અનુભવપતિ તે અમારો આ નિમે નિમેશ આનંદજી આપતપુત્રનો બહુ ગમી ગયો છે મારી હાજરીમાં मारी गड़ी गड़ी तो मारी गेर के मारी <laughs> आलो आलो दादा राइट दादा करके એટલે વર્ના સ્ક્રીપ્ટેડ લખો તો ઓછા પડે એવું પાંચ સિમ્પલ સેન્ટામેન્ટમેન્ટ લાઈફ એન્ડ રીડિંગ દરેક પોત પોતાના પ્રમાણે આપડે બધું ખરાબ અંદાજનેસ બાઇબલ માં ફેદ ઉભા હોય પણ વિધાઉટ એક્શન ફેદ બાઇબલ નું આખું સેન્ટ્ર કોની પડ્યું હોય ને બધું જોઈ લઈએ કુરાન ના જોયે પણ કુરાન ઊંધો એ વંચી જાય છે આપડે બધા આપણે આજે જૈન ધર્મ જે માન્યતા છે પણ છે મુસ્લિમો તકદીર ને તકબીર કહે બધું બધી રીતે છે બધી રીતે દાદા ભગવાન આજે તેર વર્ષની ઉંમરે આજે સાહેબ ગણિતના દાખલા શીખવાડતા તે સાત શ્રમ આપી આઠ શ્રમ આપી અને આમાંથી તમે કોમન ફેક્ટર એ ફેક્ટર ખરી કરો કે બધામાં હોય and indivisible તો શુદ્ધ આત્માન ડિવિઝિબલ છે હમ હ તો એને ડિવાઇડ કરવા જેત આપણે ડિવાઇડ થી જોઈએ હ ના કોન્ફ્યુઝર હો હ કારણ કે શુદ્ધ આત્માન એક્ઝિસ્ટન્સ છે સુથ છે તો કે ફોર સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ટુ કમ ટુગેધર એઝ પર ધી સાયન્સ બિહાઈન્ડ ધેટ ઇઝ એક્ઝિસ્ટન્ટ એન્ડ એઝ પર ધી એક્સટેન્ટ ટાઈમ્સ એક્સ્ટન્ટ એટલે તો એમાં ભગવાનની હાજરી હારી ગઈ છે સકમ શું છે એટલે હાજરીને લીધે આ સકમ શું છે એટલે ભગવાને એમાં કશું બહાર ના નીકળવું પડે પરંતુ એક શક્તિ ડેવલપ છે આખી ઓલરેડી છે અને એ શક્તિને લીધે ઓપરેશનલ સ્ટેટ જે તો ઓપરેશન હોય જ નહીં હોય અને ઓપરેશન સ્ટેજમાં શક્તિ પોતે બહાર ને બધાને ઓપરેશન નથી કરતી પણ એ શક્તિડ થ્રુ ધી સટન મોઝ ઓફ મધર નેચર અને પાવરના હાથમાં છે સ્પીચ ના પાછા બે કેબલ અને પાછું એક થઈ જાય બે નું એક જ થઈ જાય બે ફંટા એક ઇન્ટરવલ હોય અને એકસ્ટરનો ભરતો હોય તો પાઈસન સીધા વાય કેબલ એનો એક જ બોટો કેબલ હોય પાછો મન થ્રુ અને મન થી પાંચ કેબલ જાય અને પાંચ કેબલનું બીજા પાંચ જાય તે પાછા જ્ઞાની બીલી ઓર કન્સિડરેટરી ઓકેટીવ ઇનરી આ કેવો લાફું બસ હું ગુંચ્યા ને હું નાચું કરી ઓટોલ ના કરે ક્રિયે જીવન આખું મત જીવવા માં બધા બીજું કુ આપ લોકો જમાના માં એને કઈક સુખ શાંતિ આપે છે મને લઈ ગયો છે ઇન્જેક્શન આપણ ડોક્ટર હેરાજી ઉઠે જઈશું પુનીબાબલી એનો કરે છે મોર ધન મન બસ दादा હિન્દુ ધર્મ બધા જે ધર્મ તમે કીધા એ બધા ધર્મોની અંદર આજરાયો જૂની આટલી શરીક સાથેની એનું મહત્વ કેમાં આવ્યું નથી એવું મને લાગે કોઈ પણ ધર્મમાં એવું છે ને કે ઇનડાયરેક્ટ બેનિફિટ ધ બેનિફિટ ઇન ધ ઇન્કલુડિંગ ઇન્ડિયા ઇન્ડિયા પણ એમાં કોઈ નહીં પડે પરંતુ અપ ટુ ફોર્થ સેન્સિઝ ઓલ અપ ટુ ફોર્થ સેન્સ ફિફ્થ સેન્સમાં આવે છે ડેવલપમેન્ટ આ સમજાય આપડે તો <coughs> હોય છે એમાં પણ હોલ્સ હોય છે ત્રણ પ્રકાર છે આપણે નથી કે આપી મેં જોઈ એમાં એ પગાર નતો બિલીવ કરો પછી કામ થયો ક્રિશ્ચન થયો બધું પછી એને કહ્યું છે એનું સ્પાઈન હોય છે હ એટલે ايه એ અત્યુ એટલું ઇફેક્ટિવ નથી થયું કે ટુ હાઈ આતરના લેગ્સ પર એવું થઈ શકે એટલે આગરના બે લેગ્સ આમેજે અંદર હતા એટલે એની ચાલે છે સમજાયું ને હવે એમથી તો બીજા પ્રસીઓ પ્રાણીઓ બધા આડે મનુષ્યએ શીખવાલા મનુષ્યએ પાછતે શીખી ગયા છે બધા ગંગારુપા છે સી बच्चा भारत जुदी वाटक मजा नीवन नाटक હું એમાંથી નીકળ્યો મારે મોઠ જોઈતો ભગવાને મને જોડી જોતરી લીધો પણ જોતર્યા પછી જોયું શું બ્રાહ્મી બે વાલા હતા જન્મથી જોડ્યા હતા भगवान सुमंग जन्म आ जन्म टाइम फेक्टर हो बने रु कशु દાદા ભગવાને શોખ માં મૂકી દીધું કે તમે જ્યાં જ્યાં નજર માણસો બીજું જોશો તો તમને આપણે બધા અનુભવ થાય બધા શિપન <laughs> <laughs> <laughs> <laughs> નાટક કીધું છોકરાઓ કઈ કે આવી ગયા ત્યાં હરીશભાઈ હરીશભાઈ દેખાયું બધું બ્રહ્મ એટલે બેસવાનું ah, કેમ છો સારું છે બોલો ન દિવસ ndem地 ના ગમતા બધા ના પૈ કે happy birthday to you bye bye aap aajo aajo me to you happy birthday happy birthday to you to the police ye kai go aapko ho bhai tu haan ma tu bhai ke sure aaaram kare sab to pul dekhe jab tum tu ja okay no pelu aake ka pi de theek hai સચ્ચી આના જય સચ્ચી હંમેશા હું આપણે રાખું એવર્તો વ્યવહાર જ હોય છે સહી મનીશન જન જન કે કહો દીકરે તું કે પાપડી શેક ફકડી તાની કે સુકડી કે જય સચ્ચા મામા જય સચ્ચા આપણે આપડી ભૂલોથી ભટકીએ છીએ જેની પ્રાપ્તિ પછી પ્રાપ્તિ પછી અનંતકાળનું મટી જાય છે તને એ દાદા ભગવાન ને ભજો સમ સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષ ને પામો જય સચિદાનંદ પત્ની ભાવના છે પત્ની કે છે સ્ટાર કે તું સ્ટારનું કરિસ્ટર છે હું આવું છે પછી ત્યાં પછી ઓસ્ટ્રેલિયા ઘેર લઈ ગયા મને લાગે પહેલી વખત તું ઓસ્ટ્રેલિયામાં રાખ બીજી વખત બીજી વખત ફલમસીકર બે બે તમારી નજર પોલેન પરેશ દેતા છે કે કેમ નુ છે કે નુ છે કનેક્શન એ મારી નજર માં દેખાઈ જાય લેતાપો다가 અજી મારા દીકરાને દેખવા છે કઈ ડાળી બિલાક્ષી હ આપડે તાકરભાઈ ચડે તેજસ હાઉ આર યુ યુઆરિંગ એવરીબડી મારા મારા પગ ડાયરેક્ટર પ્યાર ઓગન સબ તો બરાબર છે જોને કોપોસ્ટ આ અમે હેવ ની કનેક્શન થેરાપી એને મારી આ ની તા કે આ ડૉક્ટર છે આપના ડામા ડોક્ટર આ ના જસ્ટ મામી યસ ડોક્ટર યસ જસ્ટ મા પરુસી એને સુ ઓપ્ટિસ્ટ ઓફિસ આપ આ રેસ્ટ ઓફ ધ રેડિયો ફિશ આ મેમ કો બી રફાઈસ નેવર સ્કપ ધ વે જે દાદાજી દાદાજી દાદા ભગવાન પાસે આવેલું ને બધાને જોયા ને એમને પૂછ્યું દાદા તમે આ બધાય લોકોને શું પીવડાવો છો કે આ લોકો આવા દેખાય છે દાદા એ તો બોલી છે તેલ વેલી એટલે એક એક માલ તો એનો ઉપર તો જગતનું હોય શકે This is all science of Pudgara, science of Pudgara, and actually, and to understand factual aspect of the science, Pudgara needs to be understood in all these modifications and modifications. Pudgara, Pudgara, by us, very, our own self, as a Pudgara. that got out, to, to see, oh, how I am, let me see, mm -hmm. alone how can I, mm -hmm. in mean, aloneness there is no charge, let me see my variety, goes out. So one tries to become many, unilateral tries to become plural, <laughs> goes out. And, એક હોય નહિ અને અનેક ઉદ્ભવે નહીં સુક્યું એક હોય નહીં અને અનેક ઉભવે નહીં અને અનેક છે એટલે એક હોય ઉદ્જોલ નહીં અને આ ડિસ ઇસ સિદ્ધાંત ઓલ ટાઇમ્સ સિદ્ધાંત સર્કલ હએસ ટુ હેવ અ સેન્ટર સર્કલ કેન નોટ એક્ઝિસ્ટ વિથઆઉટ અ સેન્ટર નોર અ સેન્ટર કેન નોટ બી વિથઆઉટ અ સર્કલ અખા નિબોસમાં ચેતન અને જડ એનો સંયોગનો આપણે આવું છે ચેતન અને જડ જડ એટલે મટીરિયલ ચેતન એટલે ઓલ ટાઇમ સ્પીચ તરીકે આ શબ્દો વપરાશે સેલ કોન્શિયસ ઓન્લી કોધ સેક ઓફ બોડી સોન્શિયર ઓન્લી સેક ઓફ બોડી સોન્શિયર ઈવન લિવિંગ વિથ પુદગ Live, whole living is self interested self interested so that one can completely digested with the self interest hmm. that is to say one results being a total swarthi swarthi swarthi swarthi swarthi swarthi એટલે ओरिएंटेड सो ओरिएंटेड તો સો રિઝલ્ટ ઓરધરવાઈઝ સેલ્ફ ઇશનેસ સેવન ને મલ્ટીપ્લાય કરવાની જે સેલ્ફ હું નથી તેને મલ્ટીપ્લાય કરવા ન તો મજા પડશે ને તો મજા કેમ આવશે મજા કેમ આવશે હે ગોલફ પર મજા કેમ આવશે હે ગોલફમાં શું શું સીતા ને હશે એનો રામ આટલો વાલો શું સીતાને હશે એનો રામ આટલો વાલો शु राधा ने हे कृष्ण आटलो वाल सखी सू मैं कह सीता है आनंद सखी तू कर प्रेम आज આપણા બધી ઘણી સીધી હોય છે લક્ષ્મણજી થના ચાલે બધું પણ આ મોટા પુરુષો થયા છે એટલે પાવરફુલ એટલા હોય પાવરફુલ એટલા હોય જેટલું પાવરફુર છે નેગેટિવ અને દેવગતિ છે અને મનુષ્ય દાદા ભગવાને કહ્યું કે માયુ ભગવાન પછી ચાયડો મુકેલું કુદ્રપલો તે ચળા જે ચરાવાના તે બધા ચરી ગયા અને ચોર્યું બાકી રહ્યું મારી બાજુ ચોર્યું જાળો ચોરિયાનો વિનિશ લઈ ચોર્યું એટલે છટલો શટલો શટલો તમે કચ્છી je <ohanina>